સાત સાથી મારા જેમ ત્યાં આવેલા કાલે બેનું બે જુદું ખાવા કરવું પડે એમાં પૂછ્યું કે તમે વોરવાની અંદર શું લેશો વોરવા શું લેશો હા તો કે આ ચાર જન જે છે તેમને માટે લીલું નહી ચાલે લીલું એટલે લીલોતરી નહીં ચાલે ત્રણ જણ છે તેના માટે વરસ્યા જ કરે નીરોતરી મેલે કેવું ના ભાઈ મારાતરી બનાવશે વરસ્યા કરે લે નઈ હડે નહી આ ત્યાગ ને રથ કે ત્યાગ ને થોડા એટલે વર્તે અમને બધા મહાવર્ત છે જો તો ખરો સંયમ છે જુઓ એટલે એ એવું કે નથી તમે શીખવાડ્યું દૂર થાવ પર પર આ લોકો પરણી થી બધા નોંધ રાખે તમે કશું કહ્યું છ મહિના દરેકરતા હોય અને પછી સરળતા ના હોય એમ સરળતા ના હોય એટલે તમે તમે વાળો તો વળે ને નમ્રતા તો હોય નહિ પણ સરળતા હોય નમ્રતા કોઈ જોવા માં આવે છે અને આ દુનિયા માં કોઈ ચીજ ખુ જરૂરિયાત નથી એવો ભાવ રહેવો છે આપડે મહાત્મા એવું કઈ ક્યારે મારું કામ લાગશે ચિંતા રહીત પણ એટલે આગ્રહ અને દુરાગ્રહ થી બધા આપડે એ તો દર્શન માટે લગડ બગડ માં ક્યાં હું દર્શન કરવા દરેક મારા હાસ્ય સ્વીકાર કર વિરોધી ધર્મ હોય તો મારું હાસ્ય દેખે ગુલ યાદ કરવાનું મારી ભૂલ છે એમની ભૂલ નથી આ મને તારા ધર્મ જોડે કભી દેવત નિસ્બત વાતો નથી મને કોઈ જાતો વાતો નથી તું તો બહુ તે અંધાર મંદિરમાં આવું આ પછી કેમ એલે દાદા આટલ આવી જાય યસ આટલ આવી જાય જલ મચિલ મે આપી હા ઓરंगाबाद માં નમાજ દાદા પેલો આ તો આવું તો પણ પાસંત પર બે આદીતે કરીલું હા ત્યાં ઉપર વાલી તારામાં હા પીરા પીરા હા નમસ્કાર નહિ બીજા છે તેનું શું થાય ભગવાન ના કરી પણ હોય આ બધું ગાડું પાડ નહી પડે ભગત પટેલ જાય નઈ કોઈ છેતરાય છે ભગત પટેલ અહીંયા છેતરી ગયા બધું આખું ટોળું ભગત પટેલ એક જ છે કેવાય છે અનેકાંતર કહેવાય છે એટલે જીન માર્ગ કહેવાય જય જીનેશ્વર માર્ગ કહેવાય જૈન માર્ગ નો તમારે લીધે તમે ના હોય મારે ગયા એટલે મને જૈન બનાવવા જાય ચીરા મને ખડાય આજે આધ્યાત્મિક છે સંપ્રદાય બધું એકાંતિ સંપ્રદાય એટલે એકાંતિ એકાંત સંપ્રદાયું નામ કેવાય કે પોતે એક જાત નો આગ્રહ નક્કી કર્યો આ પ્રમાણે આટલી જ ભાવી આ પ્રમાણે આ પ્રમાણે વર્તન કરવું આચાર બાચાર નિયમન કરેલું સેકન્ડ સ્ટેન્ડર્ડ થર્ડ સ્ટેન્ડર્ડ આપણે ઈચ્છા ના હોય છે હોવું જ કારણ કે જે રસ્તા આપણે ઉપર વધ્યા છે તે રસ્તો બીજા લોકો ને આવવાનો રસ્તો છે નવી વાત બહુ વાર લાગે ને મારા <naughtyvé> આ પડી આપણો રસ્તો આ કોટ મધુર દેપાય હોય આર ગન ઝાપડ ઝાપડ કરીને જાય ના કે કે દા ના કે હા પણ હવે ઝાપડ ભાઈ ઇન્સાન નથી કહેતો હા એ ધૂળ કાઢવા માટે ઝાપડવાની ઇન્સાના કહેવાય બરોબર છે કે એમને મારી નજીક ના ના ઉધમ ટાઈમ ભર્યું એરા બધું રહી ગયું બધું જોયું એનું વિડીયો કરો સચ્ચી વાત છે બધું હા હા ચાલો કરેડો સાઈન કર દો તેય બતાવે પરિણામ આવ્યું આપડા પડી ગયા પચાસ ગયા ગયું લમણે લખેલું લખેલું લખેલી બીજી બાજુ બીજું આપડે એક જ ખોટ થઈ જાય લમણે લખેલું હવે તેથી હિસાબ જ હોય થઈ જાય હવે બહિષ્કાર તો રહેશે આપડે મૂક્યો ભૂતકાળે જ્ઞાય છે તમે સુધાર ભાઈ મહેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મહેન્દ્ર મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ જ્ઞે અને તમે સાથે જ્ઞાતા જ્ઞાતા જ્ઞાન નો સંબંધ રહ્યો આવે મહેન્દ્રભાઈ મન બુદ્ધિ એ બધા ન્યાય સ્વરૂપે ખરાબ આવે કે સારા આવે એ બધા ન્યાય સ્વરૂપ છે ખાલી આપડે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી બિલકુલ મન ને જરાય વિચાર કરવાની આપણે જરૂર નહી નરેન્દ્રભાઈ એને મારે કામ કર્યા કરે નરેન્દ્રભાઈ મન બધું કામ લાગે વ્યવતિ તાબાના આધારે વ્યવસતિ ની પ્રેરણા છે કઈ કરવાનું તમારે નરે શું કરવાન્ભ ગઈ ચર્માનમાં રહેવાનું વર્તમાન એ વર્તમાન આપડે એટલે હોય ઘોટમાં આવતા બધા ઉભા થાય લોકો તો આપડે સિદ્ધાર્થ ના રીતે જોવા કર્મ જેમ નો ભાગ તો એટલે નિર્દોષ છે બિચારો ને નિર્દોષ છે ચાજમાં દોષિત છે બહાર ઉગાડો એટલે આપડે પૂછે કોણ છે ભાઈ ગોંડલ થી ગયા એટલે આપડે જાણીએ કે ઓસણ લાગે છે બહાર ઉગાડીએ પછી આપડે એક બે જ નો ઓસણવા બીજા ચાર પોતા ના ઓસણવા આપડા શું કહીએ આપણે હા એટલે મન મન પગ ખાટું થાય બગે છે એ જવાબદારી આપણી વાત કારણ કે ચાર્જ કહેવાય એ જે મન બગડે છે ને ચાર્જ કેવાય અને જે તમે બોલાવો છો એ ડિસ્ચાર્જ છે જે બોલાવો છો એ ડિસ્ચાર્જ છે એટલે એવું થઈ થઈ જાય નઈ તો આપડે તમારા દોર નહીં આવે તમારે મહેન્દ્ર કેવું કે અતિક્રમણ કરો અતિક્રમણ એમ કર્યું કઈ અતિક્રમણ એટલે જે ન કરવું એ કર્યું મારા દાદાજી હવે આ કોર્ટ માં માર્ગા આપવી પડે છે અરે ધર્મ ચીફ ની કઈ જે અધિકારી છે કેતા હતા તમને શું વાંધો જાણકાર જોખમદારી તમારી નથી સાયન્ટિફિક સકો અને પછી આપડે જરાક એમ કેવું ખરું કે નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ગે મારભાઈ ક્યાંથી આવ્યું એવું લાગે પેલા સાહેબ ને સમજાય સુટી ગયા ધાવી ગયા કારણ કે આપડે ઈચ્છા નથી એવું નક્કી થઈ ગયું આમાં શું જુએ હેતુ શું એ જુએ છે શું જુએ ક્રિયા જોતા જગત ભ્રાંતિ અને આ જ કર્યું છે એમ કહેતો શું કહો છો જેવો વ્યવહાર ચાલતો એવું કરે એટલે આ વસ્તુ જગત ની પાછામાં આપડે આરોપી બંને બંને પાછા સમજવું છે ઘણું ઘરું આવું બધા ફોડ પડે ને તો બધું નિવેડ આવી જાય ભાઈ રાખવા જગત જ નથી કોઈ ઉપરી જ છે તમારું સ્વરૂપ જ છે આ જ થયા મહાત્મા થી જાય એ સેલું છે કે ભગવાનુ છે ને છો અને જે થવાનું છે એ અઘરું નથી પણ આ ગુરુ સાથે એક કલાક માં પતિ કલાક એટલે જ્ઞાની પુરુષ નથી એટલે એ દુર્લભ છે કે મોક્ષ દુર્લભ નથી દાતા દુર્લભ છે એવું કહ્યું વૈભાવી કહેવાય પાણી ઊંચેલી જવું ત્યારે અઘરું પડી જાય અને નીચે લઈ ને જવું હોય તો થેટ દર્દા થી છસો બેઠી આવે છે મળે છે સભામાં દરગાત આ જગત ને ચલાવે છે એ સ્વભાવ જ કરાવે છે આ લોકો થાય અને બુદ્ધિ જો હોય તો મનુષ્ય પછી બીજી બુદ્ધિ નથી એને અહંકાર બુદ્ધિ કર્મ શું કર્મ બને છે હું ઘેર હતો અને આજે आप हाजरी मैं आप कहो तेबर लगे पासो तेरा बराबर लगे पी जो बोल होब आज तेज प्रकट जाए बात कर બી કોઈ જુલ જાગૃતિ એટલે નિરંતર સેકન્ડ સેકન્ડ સમયે સમય જાગૃતિ કેવું આ જાગૃતિ કરે આવે એ પથાર મારે જેવું નહી બન બનવાનું છે નહી બનવાનું બનશે એવું જે કહે છે એ બધું કાયદેસરનું નથી એ વૈજ્ઞાનિક રીત નથી એ તો ગ્રામ્ય રીત છે કે ભાઈ એથી ગાડીઓ દોડાવતા હોય તો કોઈ કે છે જે બનવા છે બનશે માટે વાંક્યો રીતે દોડાવો શું તો આપડે શું કે ખુલ્લી રાખીને દોડાવો ગાડીઓ અને સાવધાની પૂર્વક સાવધાની પૂર્વક શું અને પછી અથડાય તો વ્યવસ્થિત છે વ્યવસ્થિત દુરુપયોગ થાય તો મુશ્કેલી થઈ જાય ને વ્યવસ્થિત થઈ જાય ક્રોધમાર માં થાય છે કેવું થાય છે એટલે ક્રોધ ક્રોધ એની વ્યાખ્યા એની ડેફિનેશન હોય દરેક તપાસ કરજો તમે ક્રોધ ના કહેવાય એટલે ગુસ્સો કેવાય કેવું એટલે ક્રોધ બિલકુલ રહ્યો નહિ માન કોને કેવાય કે જે માન હિંસક ભાવ હોય અને તમને સમજાય રાતે આપડે ઝઘડો થયો ને જે હવા માં ચા મૂકવા એટલે આપણને યાદ આવે તો એવું યાદ નહિ આવતું યાદ હા એટલે તો જતો રહ્યો નીચે પહોંચ્યો એટલે ક્રોધ માલ માં પૂરણ થઈ ગયો હા પૂરણ ગલન કેવાય છે શું કેવાય છે પુરણ ગલન આખું બોડી આત્મા શીવાય દીધો બાગ બધો અને ગલન એક ચાર્જ એટલે પૂરણ થાય છે કોઈ રીતે ગુસ્સો અને તે અમારે દુઃખ થાય થયું હોય તો તમારે સાથે કેવું કે મહેન્દ્ર ભાઈ પ્રતિમા કરો ભાઈ કે દુઃખ થાય બીજું બધું વ્યવહારિક વાત કોણ કે કોઈને દુઃખી કરીને આપડે સુખી છીએ બની શકે પોતે પોતાનું ઘાત કરી રહ્યો હોય તો વિચાર્યું કરીને વિચારી કરીને જતો રહે એવું વસ્તુ એ વિચારી કરીને જતો રે કારણ કે વિચારવાથી હોત નથી આ વિચારવું દેખાશે પરિણામ आ, सही सारी बात आम बताइए दादा चरण विधि वारंवा क्या करता था થોડીક ક્ષણો આવી જાય લીધો થયો છે સંજોગો પાણી ચોટવું પડે કરવું તરી તરી કે જ્ઞાન આ પાતા બેજો આવે આ તો બગડી ગયો આ તો એવું થઈ જાય તો અરે સદ આત્મા તો કાયમાં દેખાય ન દેખાયમાં કાયમાં દેખાય કે આગો બાનું તો તો દે ને બરોબર આ ગોપાલ તો ના બોલે કે કરી બે થઈ જાય ને હા એટલે ભેજ છે સાર બરોબર છે બરોબર છે સતત રહેવું જોઈએ બીજું જાય તો આપડે હમી વાર દેખાતો બંધ થઈ જાય जुदा पड़ी जाए वे फाइलो ढगा सकते દાદા ભગવાન શેરમ ગયા દાદા શહેર પોતે પોતાના રૂપ ને એ કરે છે શું કે દાદા વૃત્તિ વૃત્તિ એની હારે અનુસંધાન માં આવી જવી જોઈએ એ વૃત્તિ એની જોડે અનુસંધાન આવી જવી જોઈએ ને माचु। माचु। एनी जोड़े में जो <coughs> प्रकृति न हिसाब से प्रकृति हमेशा त्यारती प्रकृति रूप देखा मोटो पड़े ચાર્જ થતી કોરોના પડે અને પછી ચાર્જ થઈ રહ્યા પછી ત્યાંથી ડિસ્ચાર્જ જ થયા ધર્મ છે આત્માના શું ધર્મ નાયક જ્ઞાતા અને પેલા નો શું ધર્મ પોતે જ્ઞાતા થતા નહિ પોતે જ્ઞ અને એટલે આ પ્રકૃતિ ભરા કરે કે વેદ જોઈ શકે એટલે આપડે સિનેવાં દીયે અને ભિરમ ચાલેની તો આપડે એ નવાબ કરે ને નાગરબાબ સિનેમા ચાલુ જ રહી ગયું યાર સીન કમેવો એ તઈ પણ ચાલુ રહ્યો જે એવું જ એટલે આને આંડા તોડી દે ને હા કેવું બધું આ ને તો ને જે તે કે ઓબર એમાં જે તો કીધું કે હેંડા આવે એટલે સિનેમામાંથી બહાર નીકળી જતી આયા જ્ઞાન થઈ ગયું પ્રતિભિ થઈ ગઈ અને એને એ પણ સ્થાપના થઈ ગઈ પછી ઉઠી જવાનું છે એમને દાદા એમાં જ આપડે જે વાત કરતા હતા કે છતાંય પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે એના અનુસંગ જ્ઞાન થઈ ગયું પછી એ ઉપર કેમ ચાલી જતો प्रारब्ध कर्म भोगवीन रहती है ના મારે છે કેમ કે નિકાલ કર્યા હતા ચૂકતો હોય આપણને એક દુકાન મોટી કાઢી છે એમાં આગળ આપણે ફોન જવાનું છે આ દુકાન ગાડી નાખી છે ગાડી તો એકદમ તો નીકળી ના જાય ને એટલે આપડે જેમ જેમ નવો માલ લાવવાનો બંધ કરીએ તો સારું કે સારું થોડા વખતે લાગશે કે આવું નહી બોલો રૂમ થાય છે ને ત્યાં આવો રૂમમાં પ્લેટફોર્મ પર આવશે ત્યારે નહીં બોલો તાર ગાડી દેખાશે સાહેબ ને પછી પૂછ્યું નથી આનો આ જ ધંધો મળ્યો છે એ વખતે કઈ ભય નતો લાગ્યો એ વખતે કઈ ભય નતો લાગ્યો ભાઈ તો હું જશુભાઈ હું જશુભાઈ અને દસ રહેવડી કરો પછી ભાદ્રપાલ શું કહ્યું કે જેના જેના પરમાણુ જેવા કહ્યું છે તેને આપી દઈ મુખ્ય મુક્ત થઈ ગયું છે એવું કેતા સિક્કો જ ના થાય પૈસા પૈસા આપડે જઈ રહ્યા દ્વેષ કઈ લઈ જાય દાવા મારું સ્પર્શ થયો હોય તો ચાલુ થયે રાતો મનમાં લાગે બઉ સરસ થયું મન નો સ્વભાવ એવો છે ને એ તો મન નો સ્વભાવ છે ને અવળું બતાવે અવળું બતાવે મન કે આમાં સુખ છે ઊંડે થી સમજાવે તો માની જાય કઈ નથી હોતું થાય એવું નહીં દેશની ચાદર થી મારે છે ને બધું સમજતી આવે કરુ જોવાતી આવે કે સમજણ આવે કરુણા ને સમજ તો આવો ને ને બી ઢીલા મહાત્મા નામ જ પડે કચ્છા થઈ ગયા એક નાય હું ટુવાલ લઈ લેવી હા તો ખુશી મળી જાય હા બાથરૂમ નય દરજી દરને આવી કેડે દરને પ્રાંચારી ચાઈ ગયો દે કે પાણી ચાલશે ફેશ ના નયને તેમ પાણી બધી ઓકે છે પાંચ આમ બરના કે કરેલા આવી બે ડબળા ને ડબળા ને આ તે આજ હા કેટલા ડોલર થાય કેટલું ભાગ આવે બધાને એક એક દળ ભાગ આવે હા ગળમતી કોણ છે ને કીધું હમ એક બડી વેજા વાસ્તિક સારી વાર નહીં આવી ગયું જાગૃતિ રહે છે જાગૃતિ ના રે ને આ બાકી બહાર લોકો રાખીએ ભૂલી જાય પછી કલાક પછી કલાક પછી ભૂલી જાય મળી જાય જાગૃતિ રહે જાગૃત કરે પાપ ભૂત થાય છે કારણ કે ખુલ્લો હાથમાં હોય છે કેવી રે બોલતા નથી જેટલું ભરેલો ભાગ એટલું જ બોલે બીજો ન બોલે પહેતો ને હું શેરી ના પહેરાંત નહી નથી દેખાત કરી બુ દેતા બ કરો ત્યારે પ્લાસ્ટિક ત્યાં કોઈ કોઈ છે તે દોષિત નથી આપણે કરવાનું વખતે પાછલા ક્રોધમાર બાય દેખાડે તો પ્રસિકોણ કરવું પડે એટલે એ પોતા જતા રહે છે ક્રોધ માર બાયણ બેઠા બેઠા દર્શન તો થાય ને એવું બધું સ્પષ્ટ કે છે સ્પષ્ટ વેદે છે આપડે બોલી શકીએ પણ આપડો મેં ના હોય ભાષા તો વાપરી ને તખો ના કરી શકો બસ જે માલ સેલે તлен ત નીકળે આવે ને તખો નહી વાડ મન નહી કરી બોલી હવે આયો સુ ફોર્મ લે આ બહુવા આ સાઈ દી પાછરુ રે મન પાછુ સે મગસ મને એકદમ જરૂરી છે એજો એવો ફાયદો નાખ્યો કેટલી ઉમર થઈ પાત્રીસ વાર પાત્રીસ એટલે પાત્રીસ આખો મન બહુ સારું છે ફાઇલો છૂટી જાય ફાઇલો પછી છૂટી જાય ને છૂટી જાય ફાઇલ ચોટી દીધા ના રે આવે ને પાછું કે માલ બધો અભ્રહચર્ય નો ભર્યો હોય અને એ બધો ફેરવ ફેરવ કરે એટલે એ જે પુરુષાર્થ કર્યો એનું ફળ આવે નેલો હતો એ ફેરવી ફેરવી ફેર્યો ને ફેરો ફેરોવ કર્યો એ જે પુરુષાર્થ કર્યો એનું ફળ આવે ને આવતા બહુ અનુભવ ગમતર વગર વગર મહેનતે થાય વગર મહેનતે થાય વગર મહેનત થાય મહેનત ના કરવી પડે કે